नोकन बनानाथ जितेंद्र बरोडा अनादि अनंत अलंकृति एम एन टी इनको ये बता रही है कि याद रखो आप तो साइंस ने ही पकड़ में आ गए आज वो वैज्ञानिक के तेरे ऊपर सही विज्ञान थी अनादि अनंत कैसे गौर नॉट केजला से चले वोले काके एक पैटर्न से कह रहे हैं નાખ્યો એની મેરેજ પહેલો થઈ ગયો હવે હું ત્યાંથી બહાર જઈશ કે નહી મને ખબર નથી પુનર્જન જ્યાં નહીં તમારો પુનર્જન માં ખરો ખરાબીરી એટલે બદલાયા આપડે બદલાયા ગુના મારો છો ને અશાંતિ જોઈ નઈ અચાન અશાંતિ થયેલી નઈ અશાંતિ અખર શાંતિ અને અશાંતિ ની વચ્ચમાં ઝોલા ખાઈ દીધા દીધા નહી શાંતિ માં ચિંતા ના હોય એટલે જીવન બઉ સારું લાગે ને પુરુષાર્થ કર્યા કરવાનો એમ પુરુષાર્થ કર્યા કરવાનો પ્રયત્ન દેહ શું પ્રારબ્ધ છે તે પૂર્વજન્મ પ્રાર્થ કરે પ્રારબ્ધ એટલે પૂર્વ જન્મ ના ફર્મ ફળ આપવા તૈયાર થાય ફળ આપવાનો પ્રારંભ થાય ફળ આપવા પુરુષાર્થ ના કરીએ તો ખોટું છે લોકો ને મદદ કરવાની ને આપણને પણ એમ્પ્લોય એન્ડ ત્રણે મદદ થાય ન આમ ગણાય કામ થાય ને સહયોગ ના હિસાબે બાર બધું મળ્યું આપણને જે હજુ હા શરીર પણ પ્રહ ના આગળ મળ્યું એમાં કુશરાતો નહિ ગયા અવસ્થાનો કુશરા આ આધાર માત્રાડા છે ચિંતા જે જ્ઞાન ચિંતા ના કરાવે એ જરા દાદા ની શબ્દ શબ્દ જ્ઞાન પર આ ઢોક ના જે કાતા બની જાય ને કે જ્ઞાન પર વિફ નહીં પડતું પણ એમના મન થી જરાક નિશ્ચય છે તેને કશું નહીં થાય છે આગના પાડવાની નથી કે મળી જાય એક સેકન્ડ નો મળી જાય તો હું છૂટો છું આપડે શું કેવાનું છે સ્પષ્ટ નથી ને દાદા ના એ તો ભાતે છે ગોળી માં વલોઈ અને પછી મોફણ કાઢી ગયા તું અને ફરી મોખણ છાસ માં અને વલોઈે તો એકાકાર ના થાય લાગે ખરું કે ભાઈ ભેગું થઈ ગયું પડી જાય ના થાય છે ભરત કઈ છે કારણ કે આખો માર્ગ આખો બીજું કોઈ કારણ નથી ગમે ગામ ફરવાનું જય શચિદ્ર નિત્રા ગાય તમને લાગે છે અડતાલીસ આગામ કરવાથી ફેરફાર થઈ જાય કોઈ જાણ દાદા તમારે આગળ આવ્યા ત્યારે જાગ્રતું બહુ વધી જાય તો પછી મુંબઈ માં બે જાય નઈ મારી જોડે એ તો આગમવાના શાસ્ત્રો લખવાનું કશું પડી ગયો આવું નથી એ બન્યું છે આ અપૂર્વ વસ્તુ છે માટે એટલા હાલ મારે ગામ ગામ કરવું પડે નહીં મારે ઉપર શું કરવું પડે મારે બધા એકલા હો દાદા અલગ ફા મારે ફોન ફાટી પડે રોપ્યા તો અને તૈયાર થઈ જાય કેટલી બધી શક્તિ નિસંગ જ્ઞાન થયું નિસંગ આ જગત નું શંકા જગત નિર્ભય તો હા આખો દર ભય થી સતરે દાદુ સન્યાસી આચાર્ય ગોળું કુટરા દુખા મળે ને આપણે જે વિચારવાય સ્વામી આપણે નહીં દ્રષ્ટા સ્વામી નહીં સ્વામી પણ ઘી ન બગડી ગયું કઈ વાતચીત કરશે એમની પડે કોઈ પણ કાર્ય કોઈ પણ કાર્ય શરીર ના માધ્યમ દ્વારા થાય છે એનાથી પીડાય છે મોટા ભાગી દુનિયા આનાથી પીડાઈ રહેલી છે એનો શું ઇલાજ પડે તો એનો ઇલાજ તો આપડે જોઈએ છીએ ડાક્ટરો તમારો પણ આવ્યો ખરો કઈ દેખ નથી અમારી પણ આવ્યો સત્સંગમાં તો બધું મટી જાય એક વાતો ડાક્ટરો પણ બાકી બીજે કઈ ઉપાય જોઈએ જોઈએ અસર થઈ જશે આરામ ના થાય તો બી ખોતા છે આવું પાસે આપણી બધું થાય છે અંદર ની વાત ઉપર વાર વાત ને અંદર દેખાડજો હવે તમારી વાત સારી છે સારું હોય તો અંદર વાળા નું થાય એટલા માટે મુખ્ય પ્રશ્ન પહેલો રસ્તો કરાવ બતાવું છું કરજો કરજો ફરી રહ્યા છે એવું તમે ઉભા કરો આવે એટલે આમ કરી બધું તૈયાર થાય આપડે માધ્યમ તો શરીર નું જોઈએ તારે તો માધ્યમ જોઈએ ને એ તો માધ્યમ તૈયાર છે આ માતાને આ તો માધ્યમ તૈયાર આપ જવા દેવા દે ભાઈ માધ્યમ તૈયાર આ તો કે માકેને કે તું કંધે કે માધ્યમ કંધે છોરો તો સમજ્યો આ નથી આવડે じゃબા કાઈ સે કહી જો ગોડ ક્રિએટર લોકો સમગવા નથી ક્રિશ્ચિયન ઇન્ડિયન બરોબર છે દ્રષ્ટિબિંદુ એટલે બાયો પર માંથી બરોબર છે પણ જે સમજદાર વિચારે છે ત્યારે માટે ખોટું છે વિચાર હોય ત્યારે ભગવાન સમજાવી કઉ છું જોઈને શું કે ભગવાન બીજું કરતા નથી કરતા તમારી જવાબદારી જે કરો તમારી જવાબદારી તમારી શું અંગે જયારે તમને ના પોસાય ત્યાં પ્રાર્થના કરજો મારી રીતે હું તમને અપનાવી રહી શું ખોટું કે છે ભગવાન હા બોલાવજો આવે આ લોકો ને કઈ આપણા જેવું કઈ દુઃખ મળે એ ભાવ ના કરવાની આપણે જમી શું બનવા જમે ભાવ લાગે તો ક્યાં લોકો આપડે આ દવાયું કીધું બે બાજુ નાતો હોય છે આગળ જ્ઞાનીપુર છે જ્ઞાનીપુર જે અંદર છે એમને શું મળવા આવ્યો જે અંદર છે પ્રગટ થઈ ગયા છે દાદા દાદા મારે ચારુ મા હા જોડે ચાલુ કર્યો છે તમે ખબર પડી ને અમદાવાદ છે અને બોલનારો કોણ છે દાદા કમાણ શું છે અને બોલનારો બધા રોગ મટી જાય છે રોગ વિચારથી થાય છે સંસાર ના વિચાર થી થાય છે અને આનંદ મટી જાય છે આ સમય રાતે તમે જોઈ લેવા મૃત્યુ નો ભય નહી પણ મૃત્યુ નો ભય નથી રાખતો પણ આ શારીરિક પીડાવી પડે હવે એ જે વેચા થાય છે તે વખતે તમારે મને એટલું કેવું પડે કે ભેગોનાથે જાણું છું જાણું છું કેવું બોગનન જાતિગત કેમ રાતાપતમ હો અને તે અસર બહુ ઓતિત છે અધિર છે દેત નહીં પણ અસર પર રાતાપતમ જે અસર છે એ જાણ એટલે બોગન યતના કાલે જીવ અજ્ઞાતતામાં વેદક છે કેવો દેખાય ના સમજાય અને આમાં જ્ઞાન દશામાં નિર્વેદ છે મેં કર્યું નથી પેલા ને કર્યું હવે કરતો નથી પેલો એનું જાણકાર તો સમાધિ પૂરો કરતો સમાધિ પૂરી આમાં વેદક પેલો છે કરતા જ એવું જોણવા મેય છે અને આ વિચારો આપણે મળતા છે એવું આ જ્ઞાન ના માણસ ના જીવ નાય મળતા જ વિચારો વિચારો મળતા જ છે કારણ કે માહિતી એમાં ફૂટે નહીં આ એનો કાળ પાકેર એ કૂટ્યા કરે તેને બુદ્ધિ અને અહંકાર ભેગા થઈને વાંચી શકે જ્ઞાન પાછા સમજી શકે કે આ શું છે ના શું એટલે અહંકાર છે ભદ્ર ના હોય એટલે આત્મા કહેવાય એટલે આ વિચાર જયારે તન્મા આકાર થાય છે એટલે વિચરે છે તારે વિચાર કહેવાય ના પડે ન આપણા જ્ઞાની મહાત્માઓને ના પડે મહાત્મા બીજ ના પડે ના પડે એ જો આજ્ઞા છે આપણી આજ્ઞામાં કઈક પણ આજ્ઞા પાડે છે નિશ્ચય છે ના પડે કે ઓછી ઓછી પડાય ઓછી વસ્તુ કરી આવી જાગ ભગા આવી ગયા ના થઈ એક ઉપર કરી ને ફરી આવશે આવું ના હોય તમારી કે મારું રહી ગયું મારો પૂરું તો કેટલો ટાઈમ ના એમાં તમારું નિશ્ચય જો તમેચાર એને ચૂકી નાખે તો આપડે બેઠા ચૂકી નાખે ચોભા થાય બંધ કેસ મોટો કરે એવું કરે એટલે હજુ થી વિચાર કરે છે બાર વાળા ત્યાંથી બંધ છે એના પછી આપડે પૂરે જોયું ખબર અમારા વિચાર બધા ભૂત થઈ ના ભાઈ ગયા હતા એટલે અમને પેલો વિચાર અમુક કોઈક જવા પડી ગયો પરિણિતી બદલાઈ નથી એટલે મને હું દોડતો ગયો ભડાકો થયો ને કે હું દોડતો ગયો એ દાણા એવું છે ને એનો કઈ વસ્તુ સાથે પ્રત્યક્ષ ભાગ બોલ્યો નહી થાય છે એટલે એનો પ્રત્યક્ષ ભાગ મળ્યો આ મને શું કે આવતી ધારે ખાવી એ કહેવા પેલા ઘેર થઈ પણ જવાનું આવે એટલે ઘેર થઈ લેવાનું બધા આપડે તો કેવા લોકો મને ત્યારે બધા ફરવાની કરે હું ફરવાની કરે બધા મને શું કે કાકા થઈ જાય કે ફરી આવી તમે જોઈ જાવ તો અમારી ક્યાંય પછી એક બાદ મેં કહ્યું તમે વાણીકો ક્યારે આ બધું જાહેર આવતી હોય તો વાણીકો શું કરે જાણો છો કઈ સાહેબ પારા ઘટ થી છે અને વડોદરા આવે છે તો તે અહિયાં લોકો પીર મરી જાય છે હાથ કાકી નાખે હા એ હજુ આવે એવું રોગ નું રોગ ને એવું જાય પછી મેં કહ્યું પછી આ તો ખરા કેવા ત્યારે વળું જઈ પછી મરી ગયું એવું આજા હોય ને પેલું ભાઈ આવતા મોત આવતા કેવું કેવો અને અમને તો શું વિચાર આવે હવે નાસ્તો ભાગી નાખે એક આસપાસ થયું તું આપડે શું થાય મળવાનું તો છે આસપાસ ભાગી નાખે તો પછી પી રહી છે બધો જોઈ છે એ જ આપણે વિચારો એના પલટો મરાઈએ છીએ આપડે આકાશ જામાં ગાડીએ છીએ હાથમાં પકડાઈએ છીએ પટેલ નો કાગળમાં પણ એમની પરિણતિ બદલાય નથી હા ત્રીજો કાગળ આવે એટલે એ હજાર આપડા હિંમત ધવેરી હિંમત જોવા ગયા પ્રશ્ન કરી અને પૂછ્યું તું એમ જોયું ને હિંમતભાઈ હિંમતભાઈ હિંમત ધવે એવું પૂછ્યું તું કે તમે કેટલા વર્ષ છે દાદાનું જ્ઞાન લીધું નવ વર્ષ છે નવ વર્ષમાં કેટલા વખત તમારું મન સાથે બિલકુલ રૂઝ થઈ ગયું હોય કેવું કેવું થઈ ગયું હોય મારું મન એક સેકન્ડ પણ નવ વર્ષમાં દાદા નું લખતો શું લખો છો વ્યવહાર કરતો આવડે નઈ પણ હું ત્યાં માલ છે વ્યવહાર નો કરતો ના આવે વ્યવહાર કરાય રાતો એવા આડું સુડું થઈ જાય વાત છે વાત માં ફાઉન્ડેશન માં આના હોય તો આમનું નામ જુદું છે પેલા સ્વરૂપ જુદે આ તેને કે જેને જેને પાપ કે છે તેને પછતાવું કરે છે વૈષ્ણવ ભૂલ કે છે તેને આ જૈનો પાપ કે પછી જૈનો જે પુન કે છે ત્યારે જાદુ પાપ કે જોય ને આવો રેમ જાગ પાપ જ છે આપણે બીજ જતું જ્યાં બીજે લોકો એના માટે આપડે વિનંતીઓ નહી કરવાની આપણે એવું કરવું કે ગર્ભ માં આવે એવું કદું કરી રહ્યો છું ભરામ તે મોટા મોટા ભીડ ગર્ભ માં આવશે કે અમને કઈક ઉગાડો કે છે શું કે છે ગર્ભ માં આવ્યા નથી તો આ લોકો ચાલે નહી ભાવના જેમ આપડે નક્કી કરીએ આ જ્ઞાન આપડે આ ધ્યાન કેબદ રાખવું છે તેવું રહે અને આપડે આમ બોલીએ તો એવું થાય નક્કી કરે આપણા આખું વિજ્ઞાન છે ને આખું વિજ્ઞાન અવિરોધા છે તો એનું લોકો ને કેમ લાભ થાય એ આપડી દ્રષ્ટિ હોય છે જગત તો અત્યારે આ કુટુંબ કાર્ય લઈને ભાવનગર નો કુટુંબ નો ગર્ભ શ્રીમંત માણસ આવ્યો હતો હમણે છોકરો એને શું માંગણી કરી મારે ધર્મ થયો હતો મારા સંસારી ભૌતિક ચીજો જોઈએ છે રસ્તો દેખાડ્યો ભૌતિક પ્રમાણી પાણી રાખજે રામ કરજે તેમજ મને રે છે એવું ના એવું કઉ મંદિર જવાનું ચોપડી વાત ના કઉ પ્રમાણિક રાખવું એ મોટા મોટો ધર્મ છે જેવો છે હા પણ બીજાધન છે શું કરવું બીજા નું લેવું નહીં આ રેતો નથી એ મનુષ્ય છે માટે પ્રમાણિકણો એ મોટા મોટો ધર્મ છે પણ Reason is the best politeness. ઈ જો ઉધારે માણસ ના ગાણા આવ કે ત્યારે આ દિન કીધું થશે. રીઝન ઇઝ ઈટ ઇઝ ધ બેસ્ટ politeness. આવી કોઈ પોલીસને પીજ દે. તો મરહમત હેલો. તો મરહમત. તો બુકા હે ને એમ તો પહેલો નંબર એ બેસ્ટ પોલીસને કેરાય. રીઝન ઇઝ ધ બેસ્ટ politeness. પશ્ચાતા કરનાર માણસ કેવો છે માણસ છે નક્કી છે માણસ પશ્ચાતાપ કરે શોષણ ના થાય કોઈ શોષણ ના થાય બંદુક થી ના મારે બુદ્ધિ થી માર્યા કેટલાક લોકો એવા હોય દાદા કે યોગ્ય કે ઉચિત પગાર ના આપે કોઈ શોષણ કરે વધુ પડતું કામ લે ના પાછ પો નથી પોતાને પોતે શેસન થઈ રહ્યો છે ધર્મ સીધા થઈ જાય કઈ આ મોક્ષ માગે બધા મોક્ષ માટે લોકો નથી આયા લોકો તો ધર્મ ચોખ્ખો આપવો કેવા ધર્મ આપડે આપવાયું હા બેઠા છોડી ગુજરાત દેખાય ગયા છે બધી દેખાય આ દબ તકે એ જ વસ્તુ છે મંદિર માં આવો કે દેખાય ને એ કુવિ ની વાત એ છે કે કઈક આકસ્મિક ગ્રંથ હાથમાં આવી ગયો પાંચસો વર્ષ જૂનો એ ગ્રંથ છે આ સિદ્ધાંત ચાલુ પડશે અત્યારે કાર બદલે છે મારીને સિદ્ધાંત માવી ના કાળ નો હતો અત્યારે કાર બદલો સિદ્ધાંત ચાલી જગ્યા નહીં આપડે શું કહે છે તો આ પચીસ વર્ષ પેલો ની વાત બે કાળની આધારે વનેશ થા કે દરિયા પડું ભાઈ દવા દુખસે ને આપડે જુદું કેવા માંગીશ આ લોકો માથામાં નથી નીચે જીવવા દેતા નદી આવું હોવું જોઈએ બાઈ ના સાઈ ના અલકો એમ કે છે કે એમાં ભાવ જેવું કઈ હોય જ નહીં જ્ઞાન લીધા પછી ભાવ જેવું ભાવ અભાવ કઈ રહેતો જ નથી ભાવ પછી મર્યાનો ભાવ વિચાર